ભાવ કર્મથી બંધાય છે ભાવ છે ધરા કરે અને ભાવ ત્યા ખલાસ થઈ જાય ભાવ થતા થતા થતા ખાસ થાય એ ભાવ કર્મ હવે ભાવ કર્મ શું શું સમાયે ક્રોધમાં છે આ સિવાય ભાવ કર્મ બીજી કોઈ વસ્તુ હોય નહી જેને કસાય ભાવ કે ભાવ કર્મ થ્રીજું રહ્યું નો કર્મ કે જે ભાવ કર્મ નથી એ બધાએ નો કર્મ સંધ્યા પૂજા કરે વ્યાખ્યાન કરે બધા નોકર વ્યાખ્યાન કરતો તેન હોય નોકર આમજે તો બધું આખું જગત જીતી જાય તમે પૂછ્યો બઉ સારી હતું પણ અત્યારે ટાઈમ બઉ થઈ ગયો બોલો આવું અથવા કહી શકાય પરિવાર કઈ કરી શકાય નોકર જો સમજે ને તો બધું થઈ ગયું લોકર સમજાય છે નઈ લોકો તો શાસ્ત્ર કાર્ય લાગ્યું નહીં જોવું કર નહીં જોવું કરું ચાહે નહીં જોડ શું કરે આપ કોઈક ને ઢોલ મારીએ ન કરવું જોઈએ શું કરે વાત કરું ગુસ્સા વખત કોઈ માણસો ને ધોલ મારીએ કરો બાપ ઠોકાય મારી શકે શું કરે બાપ ઠોકાય ને ધોલ મારી શકે સુકા મને લોકો કે આ એ શું કેવાય સર મેં કહ્યું કે એને આ નો કરમ એટલું જ છે થયા હતા ચાર સ્વરૂપે ચાર સ્વરૂપ હોય ત્યારે નવું કર્મ કરે તો એટલે બઉ હમજા જેવું જા આ વિજ્ઞાન દ્વારા સમજી ગયા ઉકેલાઈ ગયા મેં તમને કહ્યું ને કે શું પગાર છે ત્યાં કરતા સ્વામી પાસે નજીક રહે આગળ આખો તાદા દાદા દાદા કરે પછી મને કે છે द्रिया क्रम कर द्रव्यक्रम से मीणीबत्ती है चालेव नहीं आगृति हो નથી એટલે બધું બધું દેખાય અહીંયા એટલું નઈ બધે આ ને તો હોય ને શું થઈ રહ્યું છે એમને પછી પડેલી ના હોય ને તો એમની અંદર બાર જોવા દે જાગૃતિ ખરી જાગૃતિ અંદર ની ખરી જાગૃતિ બહાર ની જાગૃતિ જાગૃતિ બાર ની જાગૃતિ લોકો પાછા ત્યારે નથી તે ત્યારે નથી તે જાગૃતિ જાગૃતિ કેવા માં આવે દાદા દાદા ઘણી વાર લોકો નથી ઘણી વાર એવું ગણાય છે ને જેમાં બાર ની જાગૃતિ શબ્દ ની રચના કરો તો એટલે લોકો કઈ અંદર એ કરે છે અંદર ખાલી મળે છે વેક્યુમ आधार कर्म कर्म भाव कर्म आधार दुनिया बंद भाव पहले भावकर्म व्यतिरक गुणों बता भावकर्मी व्यतिरक गुणो गुण थी भाव कर्म दादा कर्म परिणाम પોતે માને મને ક્રોધ થયો ત્યારે જ ને કઈ કઈ પોતે ક્રોધ છે નહીં ક્રોધ થાય તો થઈ જાય આ ક્રોધ થાય બરાબર પ્રકટ ના થઈ ગોધ થઈ ગયા લોકો આવી શું ધુમાયા કરે છે મહિના ભાઈ શું ધુમાયા કરે છે ધુમાયા કરે ધુમા કરે તો મહી કર્મ બળે ને રોજ ના બળે ને જો ધુમા કરતા ભરે નહિ એ પોતે જ એ કર્મ ઉદય છે આ ભડકો થયો નથી ધુમાયા કરતો હોય ને અક્કલ ગણું હા ભાઈ હા એમ કર્યું બહાર બોલી નાખે એ સારું અંદર હોય આજુબાજુ ના સર્કલ વાળા માટે ધુમાયા કરે છે આપડે આપડી પર એ અગ્નિ હા આપડી પણ નાખે ધુમા કરે પોતે એટલો ભરે તો એને ફાયદો તો હશે ને હા શું ને મોક્ષ મોક્ષ થી મોક્ષ કિનારે છે તેને સામે કિનારે જવાનું મળે એના સામે કિનારે જવાનું મળે મોક્ષ ના જવા મળે જે કિનારે છે તેને કિનારે ભૂસ્ો કરે પણ આવતો કરે તો એને પોતાના જ નુકસાન છે એવું કોઈ માને માને નઈ પણ એને સમજાવીએ ને સાયન્ટિફિક રીતે દાદા ની દૃષ્ટિ થી ને એને સમજે ધૂંધવાની શરદી બહાર જાય છે ને પોતાની ઈચ્છા નથી પેલો તો પોતાની ઈચ્છાથી ધું કરે પેલો જે ધુમાયા કરે છે ને એ તો ઈચ્છા આપડે કઈ બોલ ને શું ધુમાયા કરે છે ના બોલ નહી બોલ ધુમાયા કરે હેખ થી ડંખથી બંને હા ડંકી દો ખવું ડંખ હોય તમારો ડંખ ના ધુમાયા કરે જેવું ધુમાયા જ કરે ધુમા કઈ બોલ ને બોલ ને તારે હળગ્યું છે લાકડા હંગે હળગ્યું पर ये धुमा करे तो हमें पर पची तो मरी अनुसंधान मड़ी जाएड़ी मेट બઉ હતી પણ હવે બનતી ગયું સારું પેલા ધુમાયા જ કરો બીજું બધું એનું પાછું આપડા ની સાથે કેટલો બચ્યો કેટલો બચાયો કેટલો નઈ બચ્યો પૂછો આપડા ની સામે એક મહિનો સજા થઈ છે દાદા હા એક મહિનો પડ્યા રે મારી ચિત્ત આ કેમ કરી વાત કરી કેમ ના કરી વાળી કેમ ના કરી આપડે રસ્તા માં બધા મળે કામ આગળ વાત બે તમને જેમ ઠીક લાગે તેમ અનુકૂળ આવતો ગયા ટી ગેટ માં ના ચાલે વાંધો ના બેસી ને ખાય ના ચાલે હા ક્યાં પણ આચાર કરવા રસ્તો આપશે જ બાકી રાત્રે બધું માસ થયું જાય હાલ કાર્યો કઈ જાય એના કરતા આવડે તો બહાર આપી દેશે મીણબત્તી ની વાતો ગમી છે આજે રશ્મિ સ્ને રશ્મિ ઝેણાભાઈ રશ્મિ જે હતા પેલા ઝીણાભાઈ આપડે પાછું કયું હકીકત જ ના ગઈ જો આ સહી શું છે એ શાનું બનેલું છે આઠ કર્મ નું પોટલું છે છે હરકે બીજું પાછું એ દોરા ને હલ્પાવે બીજું પોતે પોતે હળગીન પણ ખરાબ થઈ જાય એવું આવી ત્યાજ થઈને ને આવી એને ચાર આપડે આઠ શું એને ઘાટીકર ના ભાઈ એને ઘાચી આપણે ચાર એને જાતીકર ન થાય જાતિકર જીવતું હોય તો આ જાતિ કર્ઞાનાવરણ દત્નાવરણ એ બધા જાતિગત એટલે આત્મા નો ઘાત કરે પણ આ તો બઉ દાખલો હતો સાધન કર્યા નથી એવું પેલો કાઢી દેવાનું આ ચાર કર આત્મા નો ઘાત કરે ચાર કર જે છે આત્મા નો ઘાત કરે ના કરે સ્થાનિક નુકસાન ના કરે એટલે આ ચાર કર્મ જ ખપાવાના છે બીજા કર્મ એ નિકાલ કરવાનો સંભાવે સંભાવ નિકાલ ના કરે તો બગડે આખું કરે આમ તો પણ આવેલા આવે બધા આવે એટલે બધું ઢેર ભજાતું થાય આવે દાખલો આપો રાખો એટલે સીટ પૈસા જવા તો હોય છે ને એ સમાન રીતે બંને હમાન સુખ આપવું જોઈએ સુખ ના આપતો એ કોઈ તો તું ગુમ ભળે તો હવે શું કરું હવે મારું આપણું સુખ આપવું નહિ મારું અને જયારે તારે સુખ જોયતું હોય ત્યારે કાપુ કરીને લેતું બીડાઈ થાય ને તો ખાન કરી લેતું નાન લોકો સુક્ષ્મ રીતે લગર કતું હશે ભાઈ તમારો હટી હજી રાટના જેવું એક પ્રામાનિક બેન તો એક બેને દબાવવા માટે હું તો બેઠેલો અને એમના ભાઈ દબાવવા માટે કુદી કુદી પેલા ભાઈ ગભરી ગયો પછી એના ભાઈ ને સમજી ગયો ભાઈ અચ્યારે ગભરી ગયો છે મેં ભાઈ ને શું કયું એ તો આ તાર ધ્યાન ભલે કુટે છે એટલી સિસ્ટમ કેટલી તરફ છે મારા પી ભર ગયા છે આ લોકો સિસ્ટમ જેવો તમ ભરવા તો ભાઈ લઈને કેવું આવું ગયા જ નહીં આવું પેલી એમ ન્યાય બધી મને એવું કયા કુદરી ભાઈ એવું થાય લાગ્યો ભાઈ છે ને તારું નથી ખબર પડે ભયો તો કુદરી ગણાઈ જાય એટલે મેં તાર ભાઈ ને કહ્યું લે એમ પછી આમ રસો કરતા પડી ગયા હોય રહેવાનું હતું આવડે નઈ જે અપાય જે રીતે અપાય એવું આપી દઉં અપાય એવું ના દે બીજું પરિણામ શું શું પરિણામ ના દેખાય એવી જગ્યા અંદર પણ ક્લાસ માં વોર્ડ પણ ક્લાસ માં જાય જેવર ટાઈપ ની જોથળતા ટાઈપ ની જો ને એટલે જાનવર ગતિ ના હોય સારું છે અમદાવાદ ત્યાં ના પડે યાદ રે અને આગલા ના પડ્યા તો ચાલે છે સ્ત્રીઓ ને કેમ ચાલે તારે શું ના ભાઈ ચાલે ઓછી જવાબદારી પુરુષો ની જવાબદારી અને સ્ત્રીઓ ની શું ફેર દાદા દાદ રાખીને કાળાનું કરે દાદા દાળ માં શાક માંગ એમાં રહ્યા કરે એમ એવું ના દાદામાં રહ્યા નહિ कर ये, एक काम करिए कान में चित्त रहे काम करेंटे दादा म रे आ करें आप ज्ञान मै पा आज्ञान आ जवाबदारी शू પછી કરી હાથ બાતર નાખી પછી અનાજ રાહ્યું સર પડ્યો ઉગી નીકળ્યું પછી આપડે દુવાર ના જઈએ બે મહિના પછી શું થાય કશું ના મળે દેખાય છે આમ થઈ જશે ખબર છે સત્સંગ માં આવે કોઈ ને આગલા ના પડે તો સત્સંગ માં બેઠા એનું ફળ તો મળે ને તારા મને બેઠા ને શું લાભ થાય લાભ શું થાય અમુક અમુક જગ્યા એ આજ્ઞા ચૂકી જવાય છે કે નથી પડાતી એ પણ ખબર પડે છે એ કયા પ્રકારની જાગૃતિ કહી શકાય આગળ જેટલી પડાય ના પડાય માસ માગી દેવી સતી માં દાદા આપડે સત્ય ફરી આવે નહી કરવા દેવું બને તો આવી રીતે થાય કામ निश्चय आज्ञा पड़वा चुकी तरह खबर पड़े आटू तो कचाशी कचास आज्ञा चुकी गया खरेखर तो एक्जेक्ट आज्ञा में रहूजिए रेवु निश्चय है क्या थत हमें સ્પી થી ના પહોચે શું કામ તબિયત आत्मवीर बढ़े शु कर आत्मा पड़े आत्माटामीन लेव पड़े विटामिन, ले विटामिन, ले विटामिन। बराबर समझा नहीं दादा विटामीन आत्मा विटामिन लेव पड़े बराबर समझा नहीं રસ રોટલી ખા દેહ નું વિટામિન તો આત્મા નું વિટામિન ગાડી મેળવે ચમચા રાખીએ આત્મા નું વિટામિન વિટામિન કહેવાય આત્મા વિટામિન દેહ વિટામિન કે રસ રસ રોટલી ખાઉ નું વિટામિન टामिन आत्मा वीरिये एस्तो बस के आत्मा नु विटामविए नजक रह स्थानिध्य बधु मे सत्संगे छता कई कचास कई भूल रही जाए આમ આપણે સલા કઈ દઉં આપને સલા એટલે ઘણી ખરી શક્તિ એનો વપરી જાય રાવલ સાહેબ પૂછે છે બાકી ને નહી ચીજો એ બધા ન કઈ ચીજ ખે કરતા કરતા જો કરતા નીકળ્યા એના ઓર્ડર છે બાકી અત્યારે બહાર નીકળી અને જે ખેંચે છે એના ઓર્ડર બાકી છે તને ભૂખ લાગી હોય તો બજાર માં ફરતો પડતો જતો કોણ तो कई मिठाई नी दुकान हो है बद चुक देवा पड़े अतर तो यू बने के बाहर निकली ખેંચાય ખરો પછી તરત પાછું આવે કાપડ ની દુકાન હોય ત્યાં જ ખેંચાય તરત પાછું આવે તરત પેલા શું બનતું હતું થયું બધું દેવું ઓછું થાય એટલે પછી આપડે બહુ એ ના રહે થઈ ગયો બધા હજુ કોઈ જગ્યા વધારે છે તે ખબર પડશે ને ज्ञान ज्ञान जोरदार ज्ञान जोरदार होवर ड्राफ्ट बारी ना लगे कर લઈને આવ્યા છે તો એનો હિસાબ થયો ને આગળ ઓછા થઈ ગયો ને બે રંગ નહીં કરવા દસ હજાર છે પાંદ છે બરાબર છે ज्ञान लेवाक पड़ो तो प्लान लेवाड़ो तो प्लान लेवा चार्ज ना गुनाल नव चार्ज थे तो शुक्र अंदर शांति हाथ અંદર ના દુઃખ હાથે ઓવરડ્રાપ લેવાના તમારે લેવાનું ઓવરપ લેવાનું ઓવર પડે ગયો તમારે આવે બરોબર હોય તો પછી શું થાય ઓવરડ્રાફ્ટુખાવતી વખતે કઈ જાગૃતિ રાખવાની ભરતભાઈ એક જાગૃતિ હશે એ જાગૃતિ વધારે જ્ઞાન લીધા પછી ઓવરડ્રાફ્ટ કઈ રીતે વધે એની ભૂલ થતી હશે જેથી ઓવરડ્રાફ્ટ વધી જતા હશે અજાગૃતિ ઓવરડ્રાફ્ટ ને લીધે જાગૃતિ નથી રહેતી અને જાગૃતિ નથી રહેતી એટલે ઓવરડ્રાફ્ટ વધે છે આ કયા પ્રકાર રિલેશન દીપક પૂછે કાર્યકારી નું રિવેદન થયા કાર્યજન થઈ જાય એ માટે સૌથી સરળ રસ્તો કયો પાણી સપાટી હોય ને પડતું કે સર પાણી પણ કાંકરિયા હોય ને પાણી બધું સખુજ હોય क्या मैं बता रहा हूं अरे अरे नहीं तो नहीं तो मैं ही बात लगा बना दे लेवल पॉइंट कर ये समझ आयो नहीं समझ आयो नहीं समझ आयो नहीं क्या सगड़ी आता हेलो बाकी मागरी हमने डिक्की में है बडू आई है वोदा જાયનો હે ઓટા ફોધરે આપણે એવી રીતે અમાર લેવલ લેવલ આવે ને એ લેવલ માં ટીકી મારે કશું કશું ના થાય અમાર લેવલ આવે એટલે સંભાવ 200 મારે તો સંભાવ બાલ દેતો સ્મોલ એટ ગેરનો ગાતો સંભાવ અમાર લેવલ માં આવી જાય એ ટીકી માય લેવલ માં થાય ગઈ પડી અજ્ઞાની જ્ઞાની મારે સ્વાકારીયા માતા ની માતા રોજ રોજ રોજ એક વાર કેમ જ્ઞાની આવી રીતે માતા સંભાળ છુટ મારે સારો સંભાવ દુકાનદારે ફોન ઓટ આપી તમને નવું પાછા આપ્યા રૂપિયા નો સામાન આપ્યો ફિન વોટ ને નવું પાછા આપ્યા તમને એટલે પછી વેપારી જોડે હિસાબ કરવો પડે ગઈ જોડે વેપારી માર્ગ આનંદ લેતો હોય છે એક રૂપિયા નો લીધો સામાન નવો ને પાછા લાગે છે